તમે આ બેન ના ધણી થાવીલેટિવ છે રિયલ વેપારી છે એટલે દરેક ભૂત પાત્ર માં તમે આત્મા શોજો આવે ભગવાને શું કહ્યું કૃષ્ણ ભગવાને કે આત્મવત સર્વ ભૂતે શું પણ એ દ્રષ્ટિ જ્ઞાની પાસેથી મળવી જોઈએ શું કર્યું આ દ્રષ્ટિ ક્યારેક ભૂલે કે અનંત પ્રકારના પાપો ભૂત થાય અને તે તમારું સ્વરૂપ છે એ ભગવાન છે જ્યાં સુધી ભગવાન કે જ્યાં સુધી આપણે તે રૂપમાં અભેદ ના થઈએ ત્યાં સુધી આપણા ભગવાન બરોબર ને અને અભેદ થઈ ગયા એક ના એક થઈ ગયા શું